મને એવું બોલીન તું નાખેલા મને તું એવું કહ્યું કે આવી રીતે સારા નંબર પાસ થવા છે એને જ્ઞાન કહેવાય અને ઉતારા કેવાય ચલો ચાલુ રહે ઉતારા દાદા એ બતાવે છે એમની રીત બતાવે છે કેવી રીતે કરવું હવે એમની રીત બતાવે છે તમે જો કર્યું તમે કહો ત્યાં પણ કર્યું ભાઈ મને કે પછી મને શું દેખાય ને કેવાની ભાઈ હું કરી આપું તમે એમ ના રીત જાણે છે કરી આપ્યું એવું નથી જે બતાવે છે એ પુસ્તક પુસ્તકે એના બતાવ્યું એ આપણને બતાવે છે ને અત્યારે મોટા પગાર મહાત્મા બે તમે દોડવું છું પણ એકંદ પ્રગતિ નુકસાન થાય એમાંથી નુકસાન થાય એને સાચવે કહ્યું કરવું કે ગૃહિત નિષ્ઠા છે પોતાનું તો હતું જ પોતાનું હતું જ બીજો ફાયદો છે ગીત તો નાશ થાય લક્ષી ના રે પુસ્તક ભલે આ વાંચતો હોય મારે મનમાં એમ થાય કે આપડે અને બે કલાક વાંચ્યું આનંદ થાય કરતા રે અરે એવી રીતે બધું આખું જગતના અધ્યાસન કીધું છે આ કઈ છે જુદું તો પણ કોઈ માટે લોકો માટે નથી આત્માની વાતોમાં હોય ને આત્માની લોકો આત્મા કહે છે આત્માની વાતો હોય ને અવેરનેસ એ લાગતું નથી અવેરનેસ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં મસ્તું છે માટે છે જાગૃત સ્થિતિમાં ઇન્દ્રિયો અને મે તો પછી મને કહ્યું કે અવેરનેસ પછી તો ડિવેરનેસ છે શું છે આપડે તો ઇન્ડિયા નો ડિવે થયેલા અવેરનેસ ને એકલા નહિ સંસારમાં પેલા માંગ સંસારમાં દરેક એટલે આ મન માંથી બધું કાળજી કંટા માટે આપડું પેલું જ્ઞાન સમાવવા માટે આપણને કઈ નુકસાન કરતું નથી પણ આપણા મનમાં પીએ કાઢી નાખવાની વાત કે આવી જતી પણ આપણે ટાઈમ બતાવ્યો અને ટાઈમ આપણે હવે રસ્તે ના જોવા હેલ્પ છે હેલ્પ માનવી છે બાકી બીપી એની હેલ્પ માનીએ તો સાથી વધુ ઉત્વ ને ન્યાય થાય તો આવે ને આમને ઉપકાર પુસ્તક આપડું વાંચીને એમને કઈ રીતે બની શકે નહીં આવે છે ભલે આપડે ખસે ને થાય છે પણ ઘણી જગ્યા અમારા વડોદરા માં આવ્યા હતા એક માણસ મને કે બોલાયા છે પેલા સાતસો રૂપિયા લેતા તેરસો રૂપિયા પંદર મહિના વેચવા મળ્યું છે પછી માહિતી નીકળી ગયા પછી કોઈ આવ્યા બાપુ એમ કરશે દુકાન ધક્સ બે નીકળી ગયા પછી બાપુ હંગ્રેવી પછી ગયા કે ભાઈ આજે તમને ઘેર રાખવાનું રાખે ભાડાના પીતા ખાધા પી ને તમે ખાવાનું ના હોય સાધા પીતા રહ્યો એનો બાદ આવું એક પધરામણી ત્યાં વધારે માણસ થઈ નથી બોલાય આ બુી ને મનાવાની વાત દેવા માટે પૈસા છે ઘરમાં પૈસા ના હોવાથી અને હોય તો એની અમુક ભેરિટ હોય કે ભાઈ એમને કેમ્પે મહિને બે હજાર રૂપિયા કેમ્પે આવું તાડ્યા એકસો બધા મેં કર્યા છીએ ગરીબ માં શું નથી કરે મંદિર નો ઘરે ગરીબ છે હું ત્યારે એડમિશન આપીશ મારી પધાર પૈસા લેવા પચાસ પચાસ લાખ પડ્યો એ ધર્મ જ ના હોય ને પૈસો છે ત્યાં નથી મની હોય પણ અમુક પ્રમાણ થાય તે ભાઈનું મેન્ટેનન્સ પૂછ્યું મેન્ટેન્સ કરી શકું એમ હોય વેપાર માં બીજને સમજી લેતા બોલાવું કે ભાડે જાય માણસ ને આવા માણસ મને ભેગા કરતા હોય મગમાં ટેસ્ટ કરાવી જતા હોય હું એમને કહેવાય દેવાની કિંમત નથી ભાડા વાળા ના થાય રિલેટિવ રીલેટી આપણે હું તો નથી રિલેટિવ ઘરમાં રિલેટિવ ન જ હોય તો રાષ્ટ્રીય બધે હોય ને કોક કરવા વાત દાદા કે અનુભવ તો એ જ થાય કે અમારે કઈ પધરાવણી સુધી અમારા હાથ કિલો અમારા હાથ છે અહમ પુખાય છે અહમ પૂખાય છે પૈસા તો પૈસા લીધેલા શું કહ્યું મા વિચારક બધે વિભાગ માટે કર્ના અધિન છે પૈસા છે ત્યાં ગરીબ એને શ્રીમંત ના બિલજન પાડી દીધા પૈસા ધર્મ હોય ત્યાં બધા પૈસા ની ઘટતી આ બીજું પૈસા ની ઘટ્યું અપરીકે ઘટાડવા પૈસા લે છે શું કરે ત્યાં પરિગ્રહ ઓછા કરતા ધર્મ જેવી વસ્તુ પરિગ્રહ વધારે ત્યાં ધર્મ જ ચેલે દેખાય ભગવાન ફેરી કર્યા કરે પરિગ્રહ જોયેલો પરિગ્રહ વધારે થયેલો આપડે પરિકર એમને બઉ મૂકવા નહી આવે કારણ કે એનો એ પરિવારથી અસંતોષ થાય એ બધું હું શું વિચારે હેલ્પિંગ ના રહેવું જોઈએ મજા જ કરતા હતા પૈસા આપવાથી પતું થઈ રહ્યું અમેરિકાના મિશન માં હું ટ્રસ્ટી છું અમેરિકાના મિશન માં એ સંઘના ટ્રસ્ટી છે અમેરિકાના જો પણ આપડે હમી લેવું કે આપડી સરસ કેટલી મારા સભા નું ઘરમાં રે શંકરાચાર્ય <coughs> <coughs> <coughs> <coughs> <coughs> છાપુ પડશે ઘોડાહાડા ઘોડા પૈસા મળે છે પધ્રમિના રૂપિયા પૈસા થાય છે હિન્દુસ્તાન શું કરવું એક માણસ ચિંતા એક ચિંતા વધારો કરો અને આપડા લોકો એક પદ આપ્યું પ્રેસિડેન્ટ પરિગ્રહ કઈ પણ પરિગ્રહ પરિગ્રહ પરિગ્રહ કઈ પણ પરિગ્રહ છે પણ સંતોષ હોય ને પણ પરિગ્રહ પોતાને માટે હોય પોતાને માટે હોય જુદી વસ્તુ છે પોતાના માટે પોતાને ફૂટતું હોય એના માટે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા પણ નઈ ગયે ગાડીઓ ફરવા માટે બીજી ગાડીઓ ચિંતા નતો નો કર્યો અમદાવાદ રૂપિયા કાઢો ખર્ચા કાઢો તો આવું ના કરો લોકો સારી રીતે એડવાન્સ થાય એવું કઈ હેલ્પ કરો બરોબર અને હજાર માણસ મોનિટર આપણું દાદા તમે આજે શંકરાચાર્ય માટે કહું ને શંકરાચાર્ય માટે વાત કરીને શંકરાચાર્ય માટે વાત કરીને આજે શંકરાચાર્ય હતો ને એમને એવું કોઈ શંકરાચાર્ય અત્યારે હું તો બઉ પાસે ના હોય પૈસા તો પૈસા કરશે ને અને ઘર હોય બાર હોય તો ભગવા ત્યારે દરેક પંચ માં આવ્યું જોઈએ ધંધા થયું સુધી વગર કોનું સાઈડ થયું કર્યા કરે બને છે બરોબર છે આપડે એમાં બને નથી આપડે તો ફક્ત આમાં આમાં પોષણ નહી આપતા રહે આગળ તો એનું ગુરુ તો આપડે કોઈ નું ના ભોડાયું આપણું મકાન તત્વ આપણું મારી ગયું હોય તો ગુરુ ના પડાય આપડે લોટ નાચતા કારણ કે આપણે જાણીએ છીએ સિદ્ધાર્થના જે કરી રહ્યો છે એના કર્મ ઉદય આધીન કરી રહ્યો તે પોતાના સાધન નથી કરી રહ્યા એનો એ ગુનેગાર એ આપણને ગુનેગાર જે ખાતો હોય તે આપણી ભૂલ ને લઈએ ધર્મ ગતા ઉત્તર છે ભ્રષ્ટાચારી એના કરતા હોય સારી આ જયારે બધા જ ના કઈ બ્રેન ની બીમારી હોય ને તે રોગો જ કેસી ગયા બ્રેન બીમારી તો એ નહીં થાય પડન બીમારી શું કરે મળતું આવેતું આવે એટલે આખો અને સાચા કાબુ છે બે વર્ષ કરી બુદ્ધિ વાત છે બુદ્ધિ બે બધી પાડી ગઈ એવી બુદ્ધિ વિદ્યા વળી બહુ વાપરા વિદ્યાઓ બધી વિદ્યા વિદ્યા જુદી જુદી તાંત્રિક વિદ્યાઓ બધી તાંત્રિક વિદ્યાઓ આપડે તો રામ માર્ગી વામ માર્ગી રામ માર્ગી કેટલા સો ટકા એટલે શું બધું આવું જ હોય બુદ્ધિ વાત બઉ બીજી બધું હોય અને ભ્રષ્ટાચારી લગેગ થી સમાધિ કોઈ ધર્મ વાળા સંભોગ સમાધિ સંભોગ ધર્મ માટે છે એવું માન છે નહીં કોઈ બરો મુસ્લિમ તો એક તો મુસ્લિમ તો કોઈ મુસ્લિમ ના કરો બન્યું હતું અને એને જો એવું નથી ના તો કારણ કે ધન્ય માટે નહી રહો એના બધા માન સો અસમાન કહે છે સાંભળો ના રે બધા અસમાન કહે કે માસ સુવાય આ બધા ભારે બધા કોનો આ બધા હસમાન કરવામાં આવે શું ગમે બબો દે આ બોલતો જ છે હા તે મારે ઘરે ઘરે એ છે એટલે કે લેતા રહે છે કે અપમાન થાય જતો રે રજિ ના કહેતો સારા માર્ગ પણ અપમાન આવે વિભાગી માન ને માન ને લઈને એક દિવસ માં અપમાન હાલ આવ્યું હું આટલા અપમાન આપતા જતો નથી અપમાન આવ્યું હોય આમ છું ટોલ માં અપમાન આવ્યું હોય તો મને આવું આપડે તો અપમાન પછી હાલ આવ્યું થયું એમાં રોગ નીકળી જાય છે આ ચૂક મળ્યા પછી માણસ આ ચૂંટ મળ્યા પછી જરૂરી ક્યાં આવે છે ઘણા માટે કે છે મારા દેહ ની તમે પત્ની કરો કે છે મને મને સુખારી દીધું બીજે બધો તો બાબતો અસમાન કરવાનું પણ ચોની જો વાત મારી વાય ચોરી જોઈએ અમારી વાત છે સહિત વાણી ભાઈ અમારે ચોરી અને કાંત બધાને લીધો છે એ વાત તો તમને બધાય કરું બાર ની વાત તમને ઓછી ખબર પડે તો હું તમને સમજો કે એનું બાર ભાગ જે છે તે કર્મને ઉદય આધીન છે એના આત્મસત્તા એટલે એને ગુનેગાર જોય કરો જે ખોટા ન હોય બારી રીતે પણ આપણને ગુનેગાર નહી દેખાતો કારણ કરતા નથી એ લોકોને છે કુ ગુરુ માં ના થાય બધું રોધરા માં લોકો ને ચલાવા માટે પોતાની જાતને આ બધું ઓછી નથી બાપજી ને જોઈ ને ખાધું મારે ને બાપજી આપનામાં કઈ હોસ્તલ ઓછું દેખાય છે કે તૈયાર ખબર પડી જાય એવું જ છે આગળ હજી એક પરીક્ષા પૂરી થઈ ગઈ નથી કરી રહ્યા છે પણ આ પૈસા લાખ ગુરુ આખું હિન્દુસ્તાન એવા લાખ પાંચો થી લાખ ગુરુ થી ભર્યું છે ને હિન્દુસ્તાન માં એવા લાખ પંથો અને લાખ ગુરુ એ વિશે ગુરુ હતા ચાર વાક વાત તો થયો ને ચાર વાગ નીકળેલા ચાર વાક ચાર વાગે થઈ ગયા ને પેલા ચાર વાક વાત આપડે કે છે ને કે શું ગુરુ ને એમાં ચાર વાગ નો પંથ નીકળેલો હૃદય દરેક હોય એના દાદા આજે આપડે કલકી અવતાર જે કેવાય છે ને કલકી ખલકી કલકી અવતાર સાત્રોમાં અને બધે 18 વર્ષ પૂર્વે લખાયું છે કે કલ્કી અવતાર થશે એનો બધું વર્ણન આબેહૂબ આપ્યું છે હવે એ સમય ક્યારે આવશે ખરું કે કલ્કી અવતાર એટલે શું અને ક્યારે થશે આ બધા ગરીના બધા આવડી વાત છે દાદા અને એવું જાણે તું કલકી રસ્તા ને બધું થવાનું હવે આપડે તો આપડી આપણે આપડે વિદર્શન કરી ના મળી પણ બધાય ને બધાય ને આ તો જગત ગમે આ આપડે જ્ઞાન મળ્યા પછી તમે પોતે ગમેડ્યા નહિ ગમેડે ગમેડ્યા નહી દાદા પ્રશ્ન પૂછે છે કલયુગ ના મધ્યાહન માં પણ જેને જ્ઞાની નું શરણું લીધું એને સુલભ થયું અને એ તો અમે જામીનદાર છે અને મને જો ઈલાબ એવું આકારનું અમને મળી ગયું તો જેવી રીતે મળી તમને કહે કે આદુ થઈ કળિયુગમાં અમને આવું મળી ગયું શર્ણો તો એમ કે અમે તો એવું શું કરેલું કે અમને આ લાભ મળી ગયું પૂર્વ ત્યારે કરીએ તો ભગવાન જ તમને કરે અને આ જની હાથે ગઈ બાને મિસ્ત્રી પૂછે છે કે શ્રીમદ રાજચંદ્ર ને એ મોક્ષ મળ્યો નથી તો કે અમને એક બે જન્મ કેવી રીતે મળશે બહુ સારો કેવાય કે તમે આત્મા રૂપ થઈ ગયા એ જ મોટું લિમિટ કાર રાજંદ્ર જેવા જેમની કક્ષા એમનો મોટો નહીં કલ્યાણ કરવા માટે થવાનો હોય તો એને મોડા થયા થઈ ગયેલો છે જ્યાંથી આ થયા પુરુષ થયા ત્યાંથી મોક્ષી થયેલી આવી રીતે વિચાર આ મુખ થઈ ગયો અને અમારી આજના આવી ગયું એટલે થઈ ગયો બરાબર તો એ બે મોક્ષ મુખ માં કઈ અંતર છે થોડું આ જે અત્યારે જે મુક્ત થયો અમારો અને પછી જે પેલો મુક્ત થશે એમાં કઈ અંતર કે કઈ તેને જરા ટાઈમ કાઢે કારણ કે એનું ભાવરાયું આ લોકો નથી કોઈ અલગ અલગ મળે તો એવું હિરામ નથી પૂછે છે કે આ બધી ફાઈલો પૂરી કરી નાખી અમે અને કરતા રહીએ પૂરી થઈ ગઈ પછી પાછો જન્મ લેવો પડે એમ કે પછી જન્મ આજ ના પડાવે ને ભયંકર પુણ્ય મહાવી ક્ષેત્ર પેલા એમાં તો આજના બંધાઈ ગયેલો હવે જન્મ પચાસ ચલાવી ગયો ત્યાં આગળ પછી તમારા જન્મ હતા પછી આગળ તમારે કશું ના કરવું પડે આગળ આગળ કુ ગુરુ ના હોય એને કુગુરુ કે નહી જાણતા કઈ જતા કરું તને અનુકૂળ આવશે ભગવાન કઈ છે મહાવીર શબ્દ નામ નામ ને અને સ્થાપના બંને આવી અને વલ્લભ વિજય સુધી મહારાજ આયા છે મૂર્તિ માં દ્રવ્ય નિક્ષેપ ના ભાઈ અને આપડે જે આહાર કરે સાઈડ ની ખેત થાય અને પ્રય છે ભાવ નથી જતો ભાવ ની ખેતું પૂછે છે નિક્ષેપ અરે ભાવ નિક્ષેપ એટલે શું આ બધા વિભાગે સમજવા માટે આના રામ રામ મારું નામ દેવા દે કર્યા છે એનાથી ઉત્તમ તક ભાવ નીચે દાદા ભાવ નીચે છે હોય ને કોઈ ખોટું કરે સાધુ ત્યાગ કર્યા કરે બધું કર્યા કરે ભાવ ના હોય પ્રભાવો હોય પ્રવાહો ના હોય આત્મજ્ઞાની હોય છતાં પર હોય આત્મજ્ઞાની હોય છતાં એ પ્રભાવ માં હોય અને જે હોઈતો સભામાં કોઈ ભાઈ પોતે સભામાં પરભાવ એનું ઉત્પન્ન થાય છે એટલે પરભાવ ત્યાં એ પણ આ બધા ઘણા લોકો કેતા હોય છે ને કે રિયલાઈઝ છે રિયલાઈઝ છે તો રિયલાઈઝ જો હોઈતો સભામાં રહેવાનું હોય ને એનું શું કહેવાય આ હાઈડ્રાફાન્સ લાવવાનું હે ક્યાં છે બધું ઘણા લોકો એમ કહેતા હોય છે કે બધા ગુરુઓમાંનું કનું રિયલાઈઝ છે એટલે પ્રિએલાઈઝેશન થઈ ગયું છે એવા ગુરુ પરભાવમાં રહેતા હોય વાઈ ની પડી ગયું ના હોય કે કેનો બિલ્લોય ના હોય ને એના પછી ભગવાનના કપડાનો ને એવા પાપડાનો બિલ્લોય ના હોય ને બોર માર્યું ના હોય ને ભગવાન કપડાનો બોર ના બોર એ આ કે કે બચ્ચા દુકાનદારી કરે સાફ કરો બોર ભગવાનનો બોર સાફ કરો આવો તો નહી આવે હા લાવી બહુ એવી હતી દુઃખ <coughs> તો <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> કારણ કે એમને તો મેં ગુરુ માન્યા હતા ભાવભાવ બગડે ને એ ચીધો ભાવના બગડે સુધારો ના ભાવના પગડે એ ગુજરાત કે હું એમનો આખો આ લોસ એન્જલિસ આપડે તમારા બરોડા સેન્ટર ચલાવતા હું લોસ એન્જલિસ સેન્ટર હું ચલાવતો હતો કરાવવાનો હતો આપણે